સાંજે ના આવાય એમ કે મેડિટેશન કરવાનું કરવું હોય કેવી રીતે કરીએ મેડિટે ખબર નથી કરશું એટલે પૂછીશું કે હું આપડે શું છે થાય નથી થતું આત્મા નું ધ્યાન દાદા દેખાય એ આત્મા નું ધ્યાન કહેવાય દેખાય દાદા દેખાય એ આત્મા નું ધ્યાન કહેવાય પણ ના દેખાય જોજે દેખાય છે કરી આપડિયો હોય ને એ છૂટી છૂટી વેચા લગડીયો હોય ઢગલો કરે તારે એક થાય કોનું કેવાય એવું એટલે એતો આનંદ થઈ ગયો ને આત્મા આનંદ થયા ને જુદા જુદા આત્મા નું આટલું બધું જે ઘર્ષણ ઉભું થયું શાથી જુદી આત્મા જુદા જ છે આત્મા જુદા જ છે आत्मा एप आकृति आत्मा जोड़ाण थे ये आत्मा न कार्य के જેટલું તમે ઝઘડો કર્યો હોય કેમ કર્યો હોય છે કડવા મીઠાનો બીજો કોઈ સબંધ છે બધું કડવા મીઠા બાવા બેન બઉ સારા છો બઉ સારો તો બેન ખુશ થશે પણ બેન ને આપડે જો ખરાબ કહીએ એટલે તમે આવું કરતા નથી કે આવું કરો તો નાખી એમાં જેટલું જોઈએ પેલા ને કરવા તરીકે આપડે દેખાય નંબર લઈ લે એ ફોન પૂછી પછી આપડે તમને દૂર થાય પચીસ ના એતો એનો વાંધો નથી તમે ઘેરેજો ને ઘેર જ છો ફોન નંબર થાય એવી રીતે અને મુશ્કેલી એ ઉભી થઈ કે જાણવાનું કોઈ જગ્યા જગ્યા હોય તો મનુષ્ય પડવું છે પણ મનુષ્ય જાણવાનું ઊંધું મજુ શબ્દો શબ્દ મજા નથી અત્યારે દક્ષિણ માંની ને ચાલ્યા કરે છે અને પોતે માને છે કે હું ઉત્તર માં ચાલી રહ્યો છું એટલે જે સુખ હોવું છે તે સુખ નથી અત્યારે સુખ તો કેટલું બધું સરસ ભાઈ હા તો મનુષ્ય પણ ફરી ના રે મનુષ્ય કેમ રે આપડે આપડે માટે કોકના માટે ખરાબ વિચાર આપણને કોકના માટે ખરા વિચાર આવે તો મનુષ્ય મને ધોલો મારે તો હું એને આશીર્વાદ આપું મને ખરાબ વિચાર પણ ના આવે કઈ સમજવું પડશે ગપુ ક્યાં હો ચાલશે ચાલે ખરું ગપુ હેર ગપુ ચાલે આ ગપ્પાની બેન હોય તો માનો સાથી માણસ કલ્યાણ કરી દીધો બધું પૂછ્યું આ બે ને આ રસ્તા જે છે ને તે રસ્તા પકડેલા આ તો જોડ્યો નથી આપડે આઈસ્ક્રીમ ખાતા એનું મોડું મોડું જાય તો આપડે હવે જઈને આઈસ્ક્રીમ ના અને ધર્મ કરતા જો સુખ ના થાય તો એ ધર્મ જ ન હોય અધર્મ જ છે આપ જ બોલો આ કંડુ થાય છે આ બધી સરળ હું બતાવા આવ્યો છું અને પછી કાયમ મુક્ત થયો આ તો રોંગ બિલીફો છે તમે ગભરાશો ને કારણ હું દાદા ભગવાન પોતે થવું એવો માણસ નથી હું તો જવાબદારી જેટલી મારી હોય એટલી જ માથે દાદા ભગવાન એ તો મોટા મોટી જવાબદારી છે મારી ત્રણસો છપ્પન ડિગ્રી હતી અને ભગવાન ને મહી ત્રણસો સાહીઠ ડિગ્રી ભગવાન પ્રગટ થઈ ગયા કૃષ્ણ નામ બદલાયા કરે પણ તેના તે જ અંદર વાળા ભગવાન જે પ્રગટ થઈ ગયા ને એજ ભગવાન એ કૃષ્ણ કો મહાવીર કહો જે કો તે દાદા ભગવાન હું નમસ્કાર શા માટે મારે કરવું પડે છે કારણ કે મારે ત્રણસો છપ્પન ડિગ્રી ચાર ડિગ્રી ખૂટે છે એટલે મારે મારી ગરજ ને માટે પણ હું જ્ઞાની પુરુષ તો ખરો વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી જગત ના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી આપે એનું ઓબ્ઝર્વેટરી કહેવાય આપ નિરાકરણ તમે ગમે તે પ્રશ્નો પૂછો એને એક્ઝેક્ટ નિરાકરણ થવું છે સોલ્યુશન હોવું છે કારણ કે જગત માં જે માણસ છે એવું જગત છે જ નહીં જે માનો એવું જગત વાત જ છે અત્યારે લોકો શું માને તમને હું પૂછું કે આ કોને બનાવ્યું તો તમે શું કહો આ જગત તમે જે કહો હોય તો દેખાય છે એ માણસો બનાવી છે માણસે બનાવી પણ ભગવાન આ દુનિયા કોને બનાવી છે સાયન્ટિસ્ટ મને પૂછ્યું કે ભગવાન છે કે નથી તમે ભગવાન વગર ના હોય તો દુનિયા પછી રસ જ ના રે લાકડી જ્ઞાન ઉપર તો કોઈ બાપો નથી બધે ફરી આવ્યો આ તારી રોંગ બિલીફ છે તારી અરજીઓ બરજીઓ બધી લોસ પ્રોપર્ટીઓ વધારે મને ખરેખર એડ્રેસ બતાવશો તમેચર બીજું કોઈ ખોટું છે બધા આ તો સાથી ક્રિએટર નું નામ આ લોકો ના આપ્યું મૂળ પુરુષો ને ખબર હતી પણ એમને શું કરવું હતું આ માટલા ને આ બકરા ખાવું તેવાય નઈ એટલે ભગવાન ઉપર વાસ્તવિકતા ઉડી ગઈ લોકોને દ્વાર જ તેથી આ ઉધર હશે દોડ્યા ગોડ ઇઝ એવરી ક્રિએચર એવું ક્રિએચર ખવાય નઈ હંમેશા દરેક જીવ દરેક મનુષ્યો દરેક જીવો જીવને જ ખાય છે પણ એની હદ હોવી જોઈએ જીવ ખાવાની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 એ કીને આમાં સેડે તો ત્રાસ પામી જાય એને ના મરાય પછી તમારા વેજીટેબલ બધા ખાવ સમારો મસાલા ઘી દૂધ દૂધમાં કોઈ જતો હોય એમાં આપણે મારતા નથી એટલે આ બધું ખવાય બીજું બધું ના ખવાય તમારો હાટ એક્સેપ્ટ કરતું હોય કાપવાનું એ બધું જ ચીજ ખવાય દૂધી તમારો હાટ કાપી શકે ના કાપી શકે દૂધી કાપતી વેડ અસર ના થાય ને જે કાપી છે કેવા હોય તે ભલે ખાય એમ કાલે મરતી ભૂલ નથી એ લોકો મરતી ફૂલ હોય તેને જ ના કપાય એ લોકો મરતી ભૂલ નથી ક્રુઅલ માણસો કાપે ખાય નહીં જવાબદારી પરબદારી હોય છે કે નહી બધી વાતચીત બધી પૂછો બધા ખુલાસા કરો જે માગવા ત્યાર જે મોક્ષ આપણે જે માગો એ પાછ આપવા ત્યાર તમારી તૈયારી જોઈએ બાકી ભગવાન આ દુનિયા ક્રિએટર નથી એ કુંભાર નથી કે આ દુનિયા બનાવવા લોકો પૂછે સાધુ સંત શું પૂછે ભગવાને આ દુનિયા બનાવી ભગવાન કોને બનાવે ત્યારે ચુપ થઈ જાય બનાવનાર હોય ને ત્યાં બનાવનાર હોવ આ દુનિયા કાયદો છે આપ સમજાય ને એટલે ફરીના સાયન્ટિસ્ટ કહ્યું કે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીલ તો મારે ક્રાઇસ્ટ કહ્યું છે ખોટું કહ્યું છે મેં ખોટું નહીં કહ્યું ક્રાઇસ્ટ્રિએટેક્રિશ્ચિયન્સ વ્યુ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ ક્યારે વાસ્તવિક જણાવ્યું ભગવાન નથી બનાવ્યું બધું કરેક્ટ છે આપ સમજમાં આવે છે માનવામાં આવે તમને વાત મારી કઈ માન્યા માં આવે છે તમારા આત્મા કબૂલ કરે તો માનજો માનસો નહીં એમાં શબ્દ હા એક તમારા આત્મા કબૂલ કરે છુટકો છે કારણ કે આ સત્તા કોના હાથમાં આવે આ એક સત્તા કહેવાય આ સત્તા કોના હાથમાં આવે કે જેને આ દુનિયામાં કોઈ પણ પ્રકારની ભીખ નથી એટલે લક્ષ્મી ની બીક નથી સોનાની ભીખ નથી સ્ત્રીઓની બીક નથી માન ની બીક નથી કિર્તિ ની બીક નથી કોઈ પણ પ્રકારની ભીખ નથી દેહ નો માલિક નથી માઇન્ડ નો માલિક નથી સ્પીચ માલિક નથી તેને આ સત્તા પ્રાપ્ત થાય આટલી ભીખો ગયા પછી સત્તા પ્રાપ્ત થાય એટલે અમારું કોઈ ભીખ પ્રકારની મકાઈ નહીં અમને આખા જગત નું ખૂનુઆર અમારે કામ નું નહીં દશા કોઈ પણ ઈચ્છા ના હોય અમને એટલે વાત સમજવું હોય તો બધું છે શું શું સમજવું શું બોલો આવો હવે તમારી વાત કરો બધું સાચો ધર્મ આત્મા નો બીજા બધા ધર્મ દેહ ધર્મ શું કયું સાચો ધર્મ ધર્મ એ સાચો બીજા બધા દેહ ધ્યાસ ધર્મ દેહ ધર્મ એટલે લાડવા ખાવાના ભગવાન પૂજવા કિર્તન બધું ને સાચી વસ્તુ સાચો ધર્મ આત્મધર્મ આત્માને જાણવો એ આત્મધર્મ આત્માને જાણવાનો પ્રયત્ન કરવો એ આત્મધર્મ આત્મા જાણવા ના ભલે તો પણ પ્રયત્ન કરીએ તો આત્મધર્મ સમજ નહી તો ભૌતિક સુખો જોતા હોય તો જગત લોકોને સુખ આપો અને ભૌતિક દુઃખો જોઈતા દુઃખ આપો જે આપો એ મળશે વેપાર કરો કરો સુખો આવશે એટલે તમને સુખ આવી મળશે કોક દુઃખ આપે તો તમારે એને સુખ આપવું એ દુઃખ આપી જાય છે તમારો પહેલાનો હિસાબ છે આપેલો એ પાછું આપી જાય છે હવે નરેશ વેપાર કરો સુખ જ આપવાનો વેપાર કરો તો તમને ભૌતિક સુખો મળ્યા કરેર બેઠા અને સુખ દુઃખનો વેપાર વેપાર જ કાઢી નાખવો હોય દુકાન હોય તો પોતાની આત્માને જાણો બસ આત્માને જાણો એટલે તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ જશો અને એપ્સોલેટ થઈ જશો હશે આ કાળમાં માણસો કઈ પણ કરવાની જે શક્તિ હતી ને તે જોતું રહેલું છે શું છે કારણ કે રોગો કેટલા બધા સપડેલા છે એટલે એ રસ્તો હું મને તમારે કેવાનું કે સાહેબ તમે જ કરી આપો આવે ભગવાન ની કૃપા થી માલ થાય કેવી રીતે મળે એ કેવી રીતે મળે આમ કરી છે મળશે તર્ત એક જ જોવા માં એક જ જોવા માં તમને તર્ બધી પ્રાપ્તિ થઈ જાય અને બધા જીવ માત્ર ભગવાન દેખાશે બધું પૂછો હા બધું પૂછાય છે આજે ટાઈમ મળ્યો છે તો પૂછી લેજો બધું પુરુષાર્થ કર્યો દેખાડો એક પુરુષાર્થ કર્યો હોય તો મને દેખાડો એટલે હું જાણું આ પુરુષાર્થ થઈ છે મને પુરાવા તમે આ પુરુષાર્થ કર્યો છે હું એટલું આપને પૂછવા માંગુ છું કે જો તમે પુરુષાદ કર્યો હોય તો હું પ્રસાદ કરવાનું બતાવું તમને તમે એક પુરસાદ કર્યો હોય મને કહો ભાઈ આ મેરસાદ કર્યો